આવે છે ગાદી સારી રીતે ધરાવજે પ્રજા દુઃખી ના થવી જોઈએ એટલું કઈ ગયા ભરતું નમસ્કાર દુઃખ નહીં પબ્લિક ને હવે એને ભરત ને તો શું થયું કે લોકો સાથે એને કડકાઈ ઓછી કઈ નાખી કડક ઓછી વસુલાત કેવાય ને દેવાની વસુલાત કરવાની કોણ કે ગડકાઈ ઓછી કઈ નાખી એટલે પછી આને શું કર્યું કે ધોઈ લોકો દુઃખ ઓછું ના થયું એટલે પોતાની તીજા બધી કાઢી આપ્યા કર્યું બરાબર લોકોને તીજા બધી કાઢી કરીને આપ્યા સીધા ની તું ખાલી થવા આવ્યું રામ આયા પેસાથે આવીને ભરતરાજા ને પેલું પૂછ્યું શું કર્યું આ બધું વેરાન જેવું થઈ ગયું સાહેબ મોટાભાઈ તિજોરીમાં એક પૈસા દુખી દુઃખ જ નથી મોટાભાઈ પછી કહી દીધું કે ભાઈ મોટાભાઈ આઈ ગયા છે એવું લોકો ને રામચંદ્ર અને લોકોને કઈ તગાવી બધી તમે લીધેલી છે અને રેવન્યુ જે ચડ્યું છે બધું ભરી જાવ બરાબર મેગા નવી ટકાવી પાછું રેવન્યુ ભરી ટી બધી લો અને પછી રેવન્યુ ભરવાનું લોક ટગાવી લઈને રહેવાની ભરી ભરી પણ કુવા નવા જૂના હતા તેના કર્યા કોયા અને પછી કો ખેંચ્યા જે લીલી વાજી થવા મળી આવે કે લોકો ને તે કોહે કોહે લીલો લીલો પગી ગયો એવો સરસ થઈ ગયો પછી ફરી જાવ કે પાછી જ્ઞાનીપુર પૂછવું પડે જ્ઞાનીપુરું કે અત્યારે મારા તરફ બોલે મેં પૂછ્યું એવો હોટો ચલાવો પડે એમ કે પબ્લિક નથી આવતી શું કઈ થતી છે પૂરું જમાડવાનું હોટો લઈને ફરી એક બે દર્યું બે માર માં આવ્યા એટલે ત્યાં ઓરી પામે કામ જ નથી આ તો સરકાર આપણે શું કે છે આ લોકોયાત વધારો દૂધ પીતા શીખવાડો ચાયો પીતા શીખવાડો બધા પછી પેલી બરાબર નહી તો ભાઈ આપડે તો ચા ફૂટતી ફૂટેલા રૂપિયા કશું વાટતા હતા એટલે આપડે બધું હતું સસ્તું ને સસ્તું રે આવું તેલ બેલ ને તેલ વેલ તેલ બધા એ લોકો બધા તેલ ખાતા જ્યાં થાય બિચારે ખોટ વધારે ખોટ તો જોયેલી પાટીદાર જોયેલી હતી ને વાણિયા હોય ખોટ જોઈ લેતી કોઈ ગોળ જોયેલો હોય ખોટ તો આખા થઈ અને બધે પણ આપડા ખાર ખરાય બહુ લેતો દેશ દેશ માંથી આવતી સંતોષ થાય કે આ બધા જ થાય પણ આ તરીકે મને બઉ સારું પડ્યું બરાબર અને પછી વધારાના પૈસા હોય એમાં થોડા વધારે દેતા આપણી પાસે રવા દેવા અને બીજા ના ખેવા બરાબર નહીં તો જોખમ આવ્યો કે વહે ભાવ બેસે નઈ ભાવ ભાવ બેસી જશે કોર્ટ ના દેવા દે કુદરત ભાવ વધારો લાભ લીધો ભાવ ઘરે પછી કોર્ટ જાય કેટલાક કાર્ય વખાણવા દેવા નથી હોતા ત્યારે લોકો વખાણ તમને ત્યારે ખબર પડી જાય હિતમાં મુશ્કેલી બધી થઈ રીતે ખોટ આવી પેઢી બંદ થઈ ગયા ની એ તો કોટે આવે ન મારા જેવાનું તો કઈ ધંધો કરતા હોય ને તો બધો નફો આવે તો મને કંઠાવો આવે તો આ બધા નફો આવે તો મને એકલા બઉ મુશ્કેલી આપડે સાત લાખ કે નવ લાખ માં ભરેલો મેં કનુભાઈ ને કઉા ભરો એ લોકો તો એર કન્ડિશન ઓફિસ માં બેસી ભરે છે બધા જયારે આપડે તો આપડે રૂમ માં બેસી ભરીએ એટલે ફેર પડી જાય ને તો કનુભાઈ સમજાવેલું દાદા ની પ્રમાણે વધારે નહીં શું કરીએ પછી એના બધા નફો લેવાનો એના બધા ચાલ ની થોડી નફરી ના જ પડેલી એ પ્રમાણે ના ભરાય સરકાર માં કર્યું લાગશે એમ દેવો અત્યારે જે કેસે બરાખું હોય તો પૈસા હવે પૈસા આપડા હોય તો લડવા જ પડે સરકાર આપી જ આપણા હોય તો આપડે આવે જ લડવું પડે તેવા પૈસા આપડે દેતા નથી કાયદા છે કેટલા રૂપિયા આપવા ત્યા હતા મેં ના પાડી દે મોરે કહેતા હતા ને ના ભાઈ વધારે પૈસા આપે છે પછી આપણે એમ પાણી પીવી દ્રસ્તા મુજ તમને કેમ લાગે છે હવે દાદા સમજાવી દો કે ત્યાર પછી એની આવેલ આવ્યા પછી એમ રાગત પડી જવાનું આપણને પાંચ લાખ ના આવતા નથી મામા આવે કાકો આવે પુઓ આવે બધા ભેગા થઈ જાય આપડે અને એ શું થાય આ બધું જોયેલું છે કંટાળી ગયો પૈસા જોયેલું આવ્યા ને તારે આવું જોયે પછી હા ને ખોટું લાગે છે મારી ઉભા સારું ભર નહી લોકો ખાબ લાવવું નથી કરેલું મને પેલે અને કન બધા કેટલાય માણસો લઈ ગયા મનમાં વેરે નઈ બધું લઈ ગયો વેર નઈ હજાર મને ના થાય એવું હું તો ના હાલ કરો તો શું કહો પછી કોઈ લેવા આવે તો પૈસા તમે જન તેનાથી આપી પછી હબીસ રૂપિયા લ્યો આબીસ મારા હાથમાં નઈ રેલું કોઈ ઢીલો દેખો ને ચર્ચા આપી દઉં એટલે રૂપિયા વીજ વ્યક્તિ વાત જ ને હાથમાં ઓછા જતા રહેતાલીસ સાલ માં બધા બહુ લોકો ને પૈસા ભાગીદાર પાંચ કિલા કહ્યું કે આ પૈસા બધા ઉઘરાયેલો આપડે ઉઘરાવા નથી જો આપશે તો ઠીક છે ને આપડે પાંચ હજાર આપડે પાંચ હજાર રૂપિયા રહીશું પાછા તો પાછા ચૂપતે થઈ ગયું બધું ચૂકતે થઈ કોઈ બાકી ના રે આપે ખ્યાલ ના રહી ગઈ દાદા એમ ત્યાં શું કરો કઈ જોડે રહીજ પીડા દરિયો ખંભાત માં દરિયો દસ ફૂટ ચડે ઉતરે ખુશ થવા જેવું નથી બધું ચડે ઉતર કેવું ઓપોઝિટ હોય આપડું એકાદ વાદળી હોય અને તે ખોરાઈ જાય એટલે મારું શું થશે એવું પૂછેલું જે શાંતિ થઈ ગઈ કે હવે ખોરાવાનું નથી કઈ હવે સીધું ચાલી જશે જે જશે એવું છે ને આપડે કેટલું જોઈ છે તમારો હોય તો ખબર પડશે ના તમારો હોય સમજી જવાનું શું કરું રિલેટીવ રિલેટિવ કેવું રિલેટિવ આજે અરે નહી એમને માટે નહીં ગાકું તે રીતસર છે બધા ગયેલા નઈ ત્યાં બધું રીતસર સારું કોઈ કોરો જ નથી ને બધો હિસાબ છે એના કરતા સારી જગ્યાએ મૂક્યું ચોખ્ખું આપડે હાથમાં આવ્યા તો ના ના એ નઈ મજા નઈ એવું છે ને લાગે છે મેલ નું રેલ નું પાણી મફત રહી ગયું રેવાનું મેળે આવી રાખવાનો બધો પણ આ તો પાણી જ્યાદાકીને કાદો મૂકીને કયું કાદો મૂકીને જશે પછી સાહેબ ધોઈ ધોઈ ને તમને કહેજે એનું પાણી ના પૈસા રાખી ના પડે આપડે પછી તો કાદો થયેલો બીજી બાજુ સાફ કરો કાદા માટે પાણી બાદ લાવવું પડ્યા એક બંગલો હતો લાખ નો હતો ત્રીસ લાખ ના ચાર લાખ નો તારી મહેનતમાં ઘરમાં પછી માટી કાતા તેને ખ્યાલ ના થાય ને પણ એ જેનો જોબ છે પાણી ભરાઈ જાય આપડે વેપાર ની પદ્ધતિનું પ્રમાણ એ પ્રમાણ ટકે બરાબર અને નીતિ નાય ટકતા પોતે ના પચાસ નીતિ નું ધન અગિયારમી વર્ષે હોય છે દસ વર્ષ પૂરો થઈ જાય અગિયારમી વર્ષે અને કાદો મૂકતો જાય છે જુદો કાદો મૂકતો જાય ના અગિયાર ત્યાં સુધી અગિયાર વાર બાદ કરે ઇકોતેર કે જે મૂડી છે જે કમાયો હતો એ બધી સાફ થઈ ગઈ છે સાફ જ કરી નાખ્યું એવો નિયમ જ એવો નિયમ અનિચી નું અનિચી નું નાણું બધું શા માટે કે આમ દોઢ લાખ કે તમારું મને કાગળ નહિ લખવાનું આ રકમ મારી ભરી દેવાની કીધું શું મારી રકમ ભરી દેવાની હા મને તો આગળ બાકી રૂપિયા પૈસો બગડેલો નહિ વધને આપી દેતો હતો એટલે તમે પૂછો તમને કઈ આપી હોવું જોઈએ આવું આવવું જોઈએ શું કર્યું બરાબર છે દાદા કાલે જવાનું છે સાત વાગે પોતાનો તહેવાર બીજા ને પૈસા ના હોય નઈ ને વાત સમજ પાડી ને બીજું માપુ પડ્યું પડ્યું હતું અવરું હમું કરીને સુખી થયું એને સુખ કરવું હોય સંઘ આવે એમ સેવા કરો ને તો એવું કઈ કરવા આવે ને સેવા કરો સંગેવા છૂટકો નવે છે રખડી મારવાનું આપણે તમને દેખાડે જેવ્ય પૂજા ના કરવાલા નમસ્કાર રહે સમજ પડી નેંત્રો હા બધા બધા નિષ્પક્ષપાતી કેવાયા પક્ષપાત ના કેવાય સમજ સમજ પડી પક્ષપાત કેવાયા કે નિષ્પક્ષપાત કેવાય નિષ્પક્ષ હા તે નિષ્પક્ષ પાતી મંત્રો તમે વાંચ્યા ક્યાં વાંચ્યા સહિત વાંચ્યા તમે વાંચી જા ત્રણે ત્રણ મંત્રો સાધીક્ષ અને સાધુ પૂજા કરતા અને દ્રવ્ય ભાવ પૂજા કરતા હોય ત્યારે બધા મંત્રો બોલવાડચળો જાય સમજ ભાઈ કરવાનો સંસાર માં રહ્યો ના રહ્યો એટલે બધા દેવા ને કરવા પડે ને તમે સમજ ભલે અડચ પડે કલાકન થઈ છે દાદા ભગવાન દાદા ભગવાન ક્યાં આગળ ત્રણસો સાઠ ડિગ્રી છે મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે તમારે ચાર ઓછી છે ને કે આગળ હમણાં નપાસ થયો છું તો આમ કરીને હું દાદા ભગવાન શું કરું છું